શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સોમવાર બે હજાર ચાલીસ ના ચૈત્ર સુધી પાંચ ચોર્યાસી સાતમું વચના પદમ શરૂ હરિ કૃષ્ણ હે પૂર્ણ પુરુષોત્તમ વહાર તથા માયા ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંતઃકરણને કરીને જે જ્ઞાન છે તથા અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ થક્તા તથા જીવિત જે અનુભવ વિનાન છે તેમાંથી તમે ક્યા જ્ઞાનને કહો છો દેયું ને લે અતુલવ અંતિ વાત એહ વાલ ખરી વાત છે રા હેતુ આટપટું છે કે ગલીમાં ફેર ના થા છોકરા નાટક અંત્રિત જ્ઞાન અને જીવ સત્તા અને અનુભવ જ્ઞાન કયા જ્ઞાન મોક્ષ એનાથી જાણે છે જોયા છે હંજા છે એમાં ક્યુ તમે ઇન્દ્રિયો જોયા છે હંતક્ર છે ના જ્ઞાન તમે પાછું અગોતર છો પછી એમ લીધું છે પછી મેં પાછું એવી રીતે અનુભવ થી ગ્રાહી છે કે અંતકરણ થી કે જીવ સત્તા થી કે અનુભવ થી એમાં કેટલીક તો મારા જ કેટલું તો એવું મારું રૂપ કે ઇન્દ્રિય અંતકરણ નથી જોવાય એવું જે ગ્રાહ્ય હશે એ બધું માહિક હશે અંધાનું માયા માયા જવાય સામાન્ય જ્ઞાન માંથી થઈ અંધકરણ એ બે માંથી જે જ્ઞાન થયું જે જ્ઞાન થયું એ જ્ઞાન ને જેવ સત્તા લઈ જવું જોઈએ એટલે માહિત થી જે જ્ઞાન થાય એ બધું માહિત હોય એટલે માયા જે જ્ઞાન થયું એ જ્ઞાન ને જીવ માં ઉતારવું જોઈએ એટલે જે માયુગ પદાર્થ માં હતું એ માયુક પદાર્થ ને હટાવી દેતા અનુભવ ત્યાર પછી થાય ઇન્દ્રિયો અંધકરણ એ બે થી જેટલી વસ્તુ હોય એ બધી માયુ હોય એટલે ઇન્દ્રિયો અને અંતકરણ એનાથી જે પકડાય છે ઇન્દ્રિયો દર્શન કર્યા કથા મળી આ જે વાત આપણે કરીએ બધી ઇન્દ્રિય ગ્રહ્ય છે પછી અંતઃકરણ ગ્રહ્ય થાય એનું અંતરણ જયારે અંતકરણ માં જુ કેવાય ત્યાં લગી ઇન્દ્રિયો માંથી આપણે જે દર્શન કરીએ મંદિરો માં અથવા સાધુ સંત પાસે બેસી ને હજી બધું ઇન્દ્રિય ગ્રાહ્ય ગણાય ઇન્દ્રિય ગ્રહ્ય એટલે ઇન્દ્રિય પકડા હોય વિષયનું જે વિષય નું ઇન્દ્રિય થી દર્શન કર્યા દર્શન કે ના ધર્યા મૂર્તિ ના ખરું મૂર્તિ વિષય કહેવાય વિષય જ્ઞાન પણ બધું માલિક છે એટલે માલિક ને માલિક મૂર્તિ ને સિદ્ધ કરો ચાલતા ચાલતા માતા ધોતા ખાતા પીતા દરેક માહિત છે આત્મા માહિત નથી જયારે જીવ એની સત્તા એટલે પણ જીવ અનુભવ માં આવે ત્યારે મોક્ષ જ્ઞાન થાય દર્શન લાખો વર્ષ કરી દેખાયા કરે છે સારી વાત છે પણ એટલા પરોકાર નું કામ છે જીવો ને ભગવાન ઓળખાવવાનું કામ છે ભગવાન ને માર્ગે ચડાવવાનું છે પણ સિદ્ધ કરવું હોય ત્યારે બધું છોકી જવું છે ત્યારે જીવ સત્તા ભાવત રહેવો ભૂલા ભૂલાય જ એ સત નો ત્યાગ કરવો દર્શન કરજ મૂર્તિ ના ઈ સત છે એના દર્શન માં રોકાવાય પણ ધર્મ અધર્મ એને છોડી દે એમ આમાં એમ કઈ સિદ્ધિ કરવા ને માટે આ બે પગથા એ બરાબર સિદ્ધ થયા એટલે ત્યાંથી હું જીવ માં લઈ વાત જીવ એ બ્રહ્મરૂપ મારી ભાવ નથી એમાં સ્વરૂપ અને તેને આશ્રી ને જે જ્ઞાન થાય એનું જ્ઞાન અનુભવ આવે કઈ ન શકાય છે મારી અમારી કેમ બહાર નીકળે એના થી એ નીકળી શકતું નથી સમજ્યા મારી એક ઉપાર્જન કરાય નીકળે અંતકરણ આવે છે જીવ બ્રહ્મરૂપ છે અને એમની સત્તા પર જીવ જે છે પણ કઈ જાતનો છે એનું પૂરું ખ્યાલ જયારે આવે થાય જ્ઞાન જ્ઞાન વિના મુક્તિ નો થાય પણ આ હાલી નીકળ્યા નકરા વધી લો ઈશ્વર તો અહીંથી બહુ હા જોવા જાય લગ્ન જમીન આખી રાત્રિ જો ખાય અને અમારે એવું ને એવું કઈ દીએ તો જ્ઞાન થઈ ગયું વાતો માં જાદુ લઈ ગયું આપણી મોજબ આપણી મોજબ નથી આપણી મોટા મકાડો થાય તમે મધાવો મંદિરો ધર્મ ને અંદર અભિવાદન થાય છે પણ બધી એમાં પૂરું જો માની લે તો બીજો તમાર મન હોય તો આપડે કઈ જવાય છે એમ નો ઘૂંચવાય તો પછી બીજી કેવી રીતે ગું જ્ઞાન કરો પણ લુસવાનું છે ત્યારે લુસવું નાસ માંથી પણ મૂર્તિ માં તમે ધાતુ પાઠાણ ચિત્રામણ જ્યાં બધી તમારી ભાવના છે ત્યાં બધી દેવ અનુભવ જ્ઞાન ભલે ચિત્ર હોય ધાતુ હોય છે એમાં એ ભાવ ઉડાડી અને ભીડો ભાવ દાખલ કરવો જોઈએ સત્તા ભાવ દાખલ થવો જોઈએ બહુ રૂપાવી છે આનંદમયુ છે એ ભાવ પેલા જન્મા ઉભો છે મૂર્તિ માં જમીનો મા પછી એના દર્શન એટલે આ ભાવ ના દર્શન આ ભાવ ના દર્શન એ જયારે આવે ત્યારે ઇન્દ્રિયો અંદર કરો સારું રૂપાળું લાગે છે એટલે ભાવે ભાવ થાય અને માયા માય કરતા પણ માહિત ભાવ તો ખતું તમે ધ્યાન બતાવી ન હોય એને ઈશ્વર ની ઈચ્છા થાય તો તમને એને બતાવે છે બતાવી શકે સમજી ગયા ને બધા અમારી ભૂલ હોય બાજુ સમજવા આવજો મારા ભાઈ ના છોકરા ના ભલાક હવે આ ઘણા કુજ રી થાય વાત એટલે સાંભળી લીધી એટલે મોક્ષ સિદ્ધ કરવી જોઈએ અમારી ભાવ તોડી અમારી ભાવ આપણું કઈ નામ કર્યું હતું ભૂલ્યા બધા ભૂલ્યા બધાય આવું કરો તો ખરું રાખો સ્વામિનારાયણ આ એવી યુક્તિ હરથી એ મજાની બનાવી જાય તો આપડે જીવ નું સેવ કલ્યાણ થઈ જાય પણ આ તો અમારું નામ હોય આવું નવું નામ આવ્યું અજનું અખંડ સ્મૃતિ હું આનો દાસ છું હું આનો દાસ છું હવે એક આવું વિચાર કરે તમારે એક નું ભંગ નથી જાવ કસો છે જ્યાં આ નામ જ એટલા માટે મહારાજે આ ગોઠવા કે ઈશ્વર નું નામ ને પાછું ઈશ્વર નામ ની પાછળ પછી અભિમાન જ્યાં થયું હોય એના દાસ ને અભિમાન ઘટતું નથી અભિમાન માલિક ભાવ માં માહિત ભાવ છોડી ના અને એનો દાસ થયો એને અભિમાન એક એક આ રચનાત્મક કાર્ય છે આ બ્રાહ્મણ હોય તો એના છોકરા ના નામ લગભગ દેવ નો સંબંધ હોય શંકર પછી આ જમાના પ્રમાણે ગમે એ પડે આપડે ન નાખીએ શંકર શંકર તો હતો લક્ષ્મી શંકર બ્રાહ્મણ કોણ જાણે તે જ બ્રહ્મ કહેવાય ખર એટલે બ્રહ્મ નો ભગવાન દેવ ના સંબંધ એનું નામ હોય એટલે દેવ ભૂલું કાળે કરીને એ કયું હતું નામ ગમે સંબંધ જ નહીં તમારા છોકરા નું નામ શું બ્રાહ્મણ હારો છે તો એમના કેતન કેતન તો એટલે ભાઈ જોતો નહી હું પણ મન માધ્યમ હવે બ્રાહ્મણ થઈ અને ક્યાં નામ માં ક્યાં જોડાઈ જાય છે એનેતન એટલે શું કઈ એ મારા લાલો લ્યો સત્તા અનુભવ પડે છે અરજી યાદ કરાય અરજી પાછું યાદ કરવું હોય તો કરાયો કરાયમ તો હોય જાય જાય એટલું નહીં કરે કોઈ સમજાવે હા એ તો બરાબર છે અને અંતરણ ઇન્દ્રિયો પર જીવ સત્તા સ્વરૂપ ધાર્યું છે અને જેને વિશે સ્થાવર જંગમ રૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે અને સંકર્ષ રૂપે કરીને જગત સંહાર કરે છે અને પ્રદ્યુમન રૂપે કરીને જગત ની કરે છે તથા મત્સ્યચ્છા અવતાર નું ધારણ કરે છે એવી રીતે અનુભવ જ્ઞાન કરીને જણાય છે ત્યારે તેવા કાર્ય ની ને અર્થે ભગવાન પણ તેવા રૂપ ધારણ કરે છે અને કોઈ કાર્ય એવું છે જે ઇન્દ્રિયો અંતઃ કરે છે ત્યારે તે કાર્ય ની સિદ્ધિ ભગવાન ના સ્વરૂપ થાય ત્યારે નિત્યાનંદ સ્વામી એ કહ્યું છે જે ભગવાન ના વિશે ઇન્દ્રિયો અંત અને અનુભવ એ ત્રણે ફૂગે એવા ભગવાન ના સ્વરૂપ કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ ભગવાને કઈ સર્જન કરતા નથી એની તૈયારી કરવી પડે તૈયારી ના રૂપ માં અનિરુદ્ધ છે એમાંથી આ દુનિયા ઊભી કરી પછી પોષણ માં કાર્ય બધું પાછું એટલે મૃત્યુ તો આવવાનું છે જેને કર્યું હોય કારણ કે કાર્ય ગ્રાહ્ય માહિતી માહિત પણ શા માટે જીવના કલ્યાણ માટે પણ એ જે જ્ઞાન એ વિષય જ્ઞાન નો વિષય એ માર્યા છે જ્ઞાન પણ ભગવાન ના એ અમય ગણાય આ આ તમારે આપડે એમાં બંધાઈ ને બેઠા છે કોઈ બંધા તો નથી જોયા સંબંધિત સર્જન છે આપણે હજી દ્રષ્ટિ એવી પડી ગઈ છે અને એવા ના સર્જન ને માટે ભગવાન પણ એવા રૂપ ને ધારણ કરે છે એમ કે ભગવાન જ્ઞાને કરી મોક્ષ થાય પાછો રોકાઈ જી એટલે એટલે એને ભાઈ આમ કહ્યું છે આપડે માહિત નો જાદુ અર્થ હું સમજી આપડે ભાઈ ના છીએ એમ ના સમજાય શક્તિ માય છે કામ કેવું આપે છે માહિત વસ્તુમાં પણ આવી અદભુતતા પડી છે એટલે એ ભગવાને આ બ્રહ્માંડ સર્જુ મા બીજો ભાવ એટલે તમ મૂળ ઉભા થયા માયા છે એના કાર્ય રૂપે યાદી ત્યારે એ જો માય હોય તો આ ન હોય એટલે આપણને આ જ્ઞાન એ ગુણાથી પ્રાણી ગુણ થી ઉપર નું જ્ઞાન નથી એટલે અમાયક નથી જયારે અમાયક નથી તો એવા જ્ઞાન થાય ઓછી સમુ લેવા છો આ દ્રષ્ટિ ન પડે એટલે આવું પણ જ લેવાનું છે ગુણાતી ભાવ આવવો જ જોઈએ જો મોક્ષ ધોતો હોય તો અને ત્યાં લગી તમે ગુણ વસ્તુને પકડી રાખો અને મોક્ષ ને તમે માગો મોક્ષા દેવલોકુણા પણ આવે એ તો ગુણાતીત વસ્તુ હશે એના જ સંબંધમાં જોડાશો ગુણાતીકસ્ત્રો પણ એક વાગે એ જ ગાય ના હું કાયમ તો કેતો નથી કારણ કે શું સમજીએ સૌ હું સમજ કાતવાનું જ્યાં નિંદા ઉતરી પડે એટલે પણ જે તધ્યમ નથી અત્યારે તો શાસ્ત્ર માં બધું પણ શાસ્ત્ર નો વાંચન આ રોજ સમજે નઈ હવે આપડે કે સમજાવું વાંચન કરે ભગવાન ને તો શ્રી કૃષ્ણ છે જો કઈ દીધું કોઈ નઈ એટલે કોઈ આ ગુણાતી ભાવ જો લાવવું હશે એને ગુણ નામ પાછું કમો ખરું એ તત્વનું પેલું સતનામ છે પછી એ ભગવાન સમજણ રૂપ માં બીજા ને દેવામાં નારાયણ શબ્દ આવે નારાયણ પેહલો આવે છે વ્યક્તિ વિશિષ્ટ તે પછી વાસુદેવ આવે પણ નારાયણ પેલો એ બીજા સ્વરૂપ એને વાસુદેવ ત્રીજા માં શ્રી કૃષ્ણ નારાયણ વાસુદેવ એ અવસ્થાઓ છે નારાયણ પછી વાસુદેવ કારણ સૃષ્ટિ કરી એમાં વસી ની જો દેવરીઓ નારાયણ પછી વાસુદેવ અને પછી શ્રી કરે છે શાથી પછી ગોળ માં તો નારાયણ છે એના અર્થો ઘણા છે નારાયણ આપણે અત્યારે સમય એ ન મળે તું હવે થકી જાવ પછી વાસુદેવ આવે કૃષ્ણ સૌ કોઈ લગભગ પછી આવી શું શ્રી નું જોડાણ હા કૃષ્ણ ની આરે શ્રી નું જોડાણ આવે એટલે આલો ખાયું દીકરા જોઈએ દીકરીઓ જોઈએ મિલકત જોઈએ પાન જોઈએ મોટક જોઈએ બધું શ્રી માં પણ એ સ્વરૂપે શીખ નારાયણ નું છે એના ભક્તોને સુખ આપવાને માટે પૂરા કરે પણ ઈ ત્રિ નામ એક વ્યક્તિ છે જે મૂળ વ્યક્તિ થાય નારાયણ પછી કારણ કે નારાયણ થઈ અને જે સૃષ્ટિ કરી એનો કંટ્રોલર પછી શું કામ કે હું ના કર્મ પણ પ્રવન દેવા માટે આપતો જયારે ચંદા તમારી ક્રિયા જોઈને રાજી થઇ જાય તો ઢગલો કરી દે નારાયણ પાછા સ્વામી છે સ્વામી લખંડો આ જગત સરજીને રાશ ની એ બીજા કોઈ પાછો રાષ્ટ્ર એ જ ભગવાન કરે ક્યાંથી હાલે બધી એટલે નારાયણ વાસુદેવ અને શ્રી કૃષ્ણ દુનિયા બદલી ગઈ આ પાછળ લોકો ને તો કોઈ મળવાનું નથી હજી અત્યારે કઈક મળે છે પાછળ તો કલી સામાન્ય જુઓ દરેક ધર્મ ગુરુ આચાર્યો મોટા માં મોટા હોય મહાત્માઓ અને મહાબાઉપાધ્યાય અખંડ મંડળ આચાર્ય પણ આ ક્યાંથી એ જ્ઞાન હોય વિચાર આપણને યાદ નહીં ધ્યાન ના છોકરા ને કહેવાનું જો ગોવાયા જેવું છે આપડે બરાબર જાણીએ છીએ બોલો પછી હશે એમ કરે છે ટ્રાન્સન આવતીત <laughs> અક્ષરાત હતી હું ફર છું એમ બોલ્યા આલો ખરું તમે બોલો એટલે ના ના એ તમે જ કેવા ભલે બોલે હાલો ને કૃષ્ણ બોલતા હોય હું ફર છું એ બોલે પોતાનું કેતો હશે બુધિ ઉતારેમાં ભાનુ વાળીયે તમને કે તમે માની લીધું કરે છે એ બોલે જાણતા બધું જાણતા નથી શ્લોક માં આવે છે ને ગુરુ પૂરતું બોલે તો હજી ઠીક છે પણ આખા રાજકોટ નું ઠરાવે થાય એ તો આપતા વાક્ય કેવાય શ્રી કૃષ્ણ ભગવાન એ રીતે હું કઉ જાઉં એ જાણતા હોય તો એનું પ્રમાણ હાથે બરાબર હાજી છે હજી હજી કેનારા બધું જાણતા હોય આપડા લોલે લોલ એ થી વધારે તો કોઈ ઓળખતું નથી આ ભગવદ્ ગીતા લોલે લો છે કેવું શાસ્ત્ર છે કેવા મૂળમાંથી એની શરૂઆત થાય એનો ઉઠાવ કેવો છે હું ક્ષર વર્ગ થકી ઉપર છું જેના થી હું છું જેના થી હું છું ક્ષર ના જે ધર્મ જો મારા જે જે ધર્મ મારા દેખો છો બધા મારે બોલી શકાય પેલું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ અક્ષર તત્વ છે આનાથી જેમ છું એમ હોય કારણ કે અક્ષર તત્વ આ કોઈ દેખતા નથી મૂકી ને વાત કરે તો આ જગત ની નાશવંતુખરૂપ બધી હા તમે નહીં એવી જ રીતે અક્ષર થકી પણ હું પાર હવે અક્ષર કે કે હું યાદ વર્ણન કરે પછી અક્ષર તો અમલનારા જ્ઞાન હોય છે અન્ન અક્ષર કેવાય સ્વાદ અક્ષર માંથી તો સમજો અક્ષર થકી હું કરું ને તો એવી રીતે લોક માં પુરુષોત્તમ જાય કોણ ગયા જુવાળીયા કોળી જયારે હોય ત્યાં જઈને પૂછો ભગવાન પુરુષોત્તમ કહેવાય ને લોક શબ્દો લોક એટલે જેને ચૈતન્ય નો પ્રકાશ આવ્યો છે એ લોક કેવાય લોક એટલે સામાન્ય જનતા નહિ આ લોક નહી શું આ લોક બચ્ચારું ભગવાન જાણતું હશે અને શબ્દ લોક નું કાણો એવો લોક માં જલકે મા લોક માં જ્યાં પ્રકાશ થયો છે એવા વિભાગ માં અને શાસ્ત્ર માં મને પુરુષો તમને શરથી તો પર છું તમે બધા જાણો છો એવી રીતે અક્ષરથી એવું જેનાથી ક્ષર થતી હું અધિક છું એ તો આ જગત જાણે ભગવાન ને માહિત નો કહેવાય એવી જ રીતે અક્ષર જેટલો માહિત થી હું છે આખો છું એવો ને એવો અક્ષર થી પાછો રાજકોટ ના તો ચારે બાજુ હું કરી ગયો બહુ મોટું કામ બહુ અરે ભાઈ રાજકોટ કરતા તો ખો ગણું લંડન છે લંડન એવડું તો છું છો ક્યા નીચે રહી ગયું છતો ક્યાંય નીચે રહી ગયું જયારે અક્ષર થી ઉપરી જાય ત્યારે માટે જ મને લોકમાન પુરુષ વર્ગ માત્ર જે વ્યાપી રહ્યો છે જે આ એના શરીર જ બેઠો છે એમાં બેઠો છે ને હા એનો તાણો વાણો એનું શરીર છે લોકમાં મને પુરુષો તમ કે ભાઈ લો શીખાય અંધકરણ એના વિષય જે જ્ઞાન છે એ મોક્ષ ના આપે ઇન્દ્રિય અંધકરણ જીવ સત્તા સત્તા ને તમે સમજી ગયા છો છાવ વિકાર રહી શું સદ ભાવ વિકાર રહી તો સત્તા કહેવાય સડ ભાવ એટલા સાધુ પાછા બોલી અમારા લખતા નહીં હોય પરિણમ અપક્ષીય અને નશ્યત આ વેદાંત માં સદભાવ વિકાર કયા સદભાવ વિકાર કે હોય માઈક માઇક ઉપર કેવળ સત્તા એટલે સત તત્વ હોય પાંચ ન હોય કોઈ પણ જાય જન્મે છે અને પછી અસ્થિ અમને બોલાય છે પણ જાય શબ્દ લાગ્યા વિના અસ્થિ બોલાય નહી જન્મ વિના છે કેમ બોલો અને છેવટ નશ્ય એક વિકાર આવ્યો એ માયરે હોય અમાલિક ઉપરેલ હોય અસ્થિ છે આ માહિત પદાર્થ છે પાન પણ ધર્મે સહી છે બ્રહ્મ તત્વ છે એને જન્મ કે મરણ કે અપક્ષય કઈ નથી તત્વ એ જીવ તત્વ છે અત્યારે આ તમને હું દેખું છું તમે મને દેખો છો એ આપણું એકબીજાનું જ્ઞાન એકબીજાના શરીરના ભાવની સાથે સંબંધ ધરાવે છે આનું નામ દોષ આનું નામ શાસ્ત્રી આ શરીર ના ધર્મે સહિત ભાવ વિકાર ધરાવનારું જયારે એ વિકાર સંબંધ ભાવનું જ્ઞાન છે એ જીવ કલ્યાણ માટે નથી આ જીવ સત્તા જીવ છે એ બ્રહ્મરૂપ છે નિજાત્મા નું બ્રહ્મરૂપ અને સાંસ વિષયક ન ગણાય મીમાંસા વિષયક ન ગણાય એના વિષયક એમ જયારે સાત અસક્તિ પર એવો જે જીવ એમનું પાછું સત્તા ધર્મ અને એનો જે અનુભવ છે એકલો જ જાણી શકે છે મંગા નો સ્વપ્ન એ મૂંગો જાણે આવી સ્થિતિ એ પહોંચે એમનું જ્ઞાન જયારે આ જીવને થાય એટલે મુક્તિ આ જ્ઞાન નથી જીવ કદાચ અનુભવ જ્ઞાન અને પેલું કોઈ ને થતું નથી એ સમય ઉભે થાય છે અને આ છૂટી જાય વાત હાજરી આપણે ગમે એટલા શાસ્ત્રો વાંચીએ બોલીએ કરીએ પવિત્ર આચરણ રાખીએ દિલ્હી જાય ભારત બારો જોઈએ કલકત્તા ગયો મદ્રાસ ગયો ભારત બારો છે જીવ પ્રાણી માત્ર ગમે એટલું નાપણ કરે પણ માય માય માય કરવો પડે મારા બાળ મારાધણ કીધે છ શ્લોક માં છે માણસ કે ભક્તો છે ભક્ત મારા પ્રકાર ભક્ત નથી એટલે એનો મોક્ષ ન થાય જવાબ મારે કેવું છે ભણેલા નથી ક્યાં જંગલી માણસો હતા પણ એને રામ ને ન પોઈ જે વ્યાપક બેઠો છે ઈવડો અહિયાં છે કેમ રામી એને આપડે આવે કરીને ત્યાં લાગે બેઠા આમાં જયારે વસ્તી બદલશે ત્યારે કહી નહી તો અવરોધક છે જો જે માં આપડે રહેવું જોઈએ ઈ રૂપ માં રહીએ તો અવરોધક છે આગળ તમે તો જોયું ના હોય કોઠિયા ના કોળા એને ઘંટ બાંધ્યો એના આગલો હોય ને એને ઘંટ બાંધ્યો હોય અને બધા ગુણ્યું હોય બધી કોઠિયા ઉપરા ને જે પાછો ઘંટ વળગ આ જગત માં તમે જોડાક ડાયા થયા એટલે ઘંટ વળગડ્યો જાણી